નહી જાણેલું પૂર્વે અપૂર્વ વિજ્ઞાન છે પૂર્વે ક્યારેય પણ જાણેલું નહીં વાંચેલું નહીં નહીં નહીં ધોરીમાર્ગ નથી આગળ આ તો ડાયવર્જન રોડ છે શું છે જયારે પેલો રોડ બગડી જાય ત્યારે બધું ચમત્કાર ના કેવું તો નહિ પણ સાચર તો છે બીજ માંથી વૃક્ષ પેદા થાય અને વૃક્ષ માંથી બીજ પેદા થાય એ પણ એક ચમત્કાર જ ગણાય કુદરતી છે માણવો જે ચમત્કાર બલાડું કાર્ય માની લે કે બલાડું બતાવી દેશે ચમત્કાર પણ આ તો કુદરત ના અર્થ નહીં ઘર બનતા હોય છે આપણને કઈક લાગતું નથી કે કુદરત ને ખુબ કાળા છે લોકો બોલે છે ને નારિયે ભર્યું સહજ રીતે કુદરતી ભરાઈ જાય વિજ્ઞાન છે જગત તો સહજ રીતે ભરાતું નથી લાડવા ખાવાનું ખેડૂતો જગત વિજ્ઞાન છે ભગવાને પ્રકાશ આપે છે પ્રકાશ માં આપડું કામ કયા કરે બે પ્રકાશ આપી શકે પ્રકાશ બે પ્રકાર જેવી રીતે વાપરો આનંદ જો જ આનંદ માને તો જ માનવો હોય માન્યો આનંદ લાગે ના માને તો દુઃખ થાય ઉત્પન્ન થાય આનંદ આપે છે આનંદ રૂપી પરમ જતી એટલે અજવાડું અને આનંદ બધું દેગું બાકી ભગવાન કશું હલાવ્યું નથી આ દુનિયા માં કોઈ કાર્ય કર્યું હોય એવું નથી ભગવાન વ્યવસ્થિત ચાલા કરે છે પરમાત્મા ક્રિયેટર નથી સાયન્ટિસ્ટલ્યા મને કે છે તમે કેમ નાખો છો ભગવાન ક્રિએટર છે અમારા ક્રાઇસ્ટ થઈ ગયા છે કે ગોડ ઇઝ ક્રિએટેડ ઓફ ધી વેલ્થ અને અબધ માણવ માનીએ છીએ માણસ ખોટી છે હંડ્રેડ પર્સન્ટ બે ટકા હાતી હોય ચાલવા દેવું એટલે પછી મેં કહ્યું ગોડ ઇઝ ક્રિએટ કરેક્ટ બાય ક્રિસ્ટન વ્યુ પોઈન્ટ બાય ઇન્ડિયન વ્યુ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યુ પોઈન્ટ નોટ બાય ને વાર્ષિકમાં એવું બધું છે આપડા સંતો બંધ ભગવાન કર્યું તારે ભગવાન ભગવાન શું બનાવેલી ચીજ દેખાડશે ભગવાને બનાવેલી ચીજ એ કોઈ દેખાડશે તમે ભગવાને બરાયેલી કોઈ ચીજ મને દેખાડો કોઈ ચીજ હોય ભગવાને બનાવેલી ને તમે લગાવે એને સુધારકો તું તો બારું બધા છે મા બાપ લે એટલે તમે એ કરો છો કમાયા તક હું કમાયો કોટ ગયો છોકરો ભગવાન ને શું બગાવ્યું છે આ લોકો ભગવાન શું બગાવ્યું છે ચાલુ કરું અરે ક્રિય બનાવ્યું કુંભાર બનાવ્યો છે કેટલી શર ના માન આવે નથી ગાજરા બના ગાજરા દેખાડ્યોગ બના પછી બાળ મંત્રી માટે કિન્દ્રઘાટના છોકરા હોય ને એના માટે બરોબર છે કે ભાઈ ભગવાન ક્રિયે એમ કીવડા આવવાના બીવડા માટે પણ બીવડાનારા બીરા જે છે ને ભરવાડો એ કે છે ભગવાન કીધું એને વિચાર નથી એવું બોલે પણ ભરવાનું એવું બોલે વાત હાથી ખોરી કાઢી નથી ખોરી કાઢી તમને કેવું લાગે સત્ય છે આ બધું છે નથી દેખાતું ને ભગવાન બઉ છે ને એનું કારણ કચ્યું નથી તૈયાર રહેવું જોઈએ મનમાં હું ખાલી છું એવું લાગવું જોઈએ સાહેબ મનમાં ખાલી જેવું લાગુ છે કે ના લાગુ છે ગપુ આવું ગપુ મારે આવું જો મારે ગપ્પુ તો ઉપર થી બાપ બેઠો છે ને લઈ લે મારો બાપ બોલવું નીકળ્યો છો બેઠો લઈ લે મને ભગવાન ના આવે તો આ રૂબાળું દેખાય નહીં બધો આનંદ હોય એનો છે કે ભગવાન તને કેવ લાગે છે પહેલું ચાલુ કે ઉપર બધી અરજી કરી છોકરા હોય દુઃખી નહીં ગેરજી ઉપર ગઈ લોસ પો ઉપર તો બાપોય નથી અથવા આકાશ જ છે ખાલી હું બધે જ્યાં આવ્યો બધે સમજાય બધી એની ગેરંટી આપું તું ઓકે ઉપર કોઈ બાપોએ નથી યા આકાશ જ છે ખાલી તમારે ભગવાન ક્યાં છે તમને લખ ગોડ ઇઝ ઇઝ ક્રિએચર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ બકરીઓ ખાઈ જઈ છે બરફ જવા છે મારવા છે અને ભગવાન કે શું કરશે આ હોકઅપ બંધ કર્યો છું કેટલાય બોકડા ખાઈ ગયા બધા બોકડો મોટો વધેરતા હતા અને કબીર સાચ તમારી જતો તો બઉ દયા કબીર સાત તમારી જતો પાછાયજ્ઞ કરો છો પણ આ બોકડા શું અથવા ના એ બોકડા ને તમારે યજ્ઞ માં મુકવાનો હશે કે એને શું ફાયદો થશે કે મોકલ ન બોકડા ખાઈ ગયા આમ કરી આ બોકળા નો અર્થ સાત્ર માં શું કહે છે કે અગ એટલે ડાંગર નો ડાંગર નાખતા અગ અગ એટલે ડાંગર કઈ જતી ડાંગર કે જે ચાર પાંચ વાર પછી ઉગવા લાયક ના હોય એ જ ડાંગર છે તેની આપી ક્યારે કરે છે ના ના હરિભાઈ હું હરિભાઈ હરિભાઈ હરિભાઈ ગારોબાર છે બંને હા બંને હોય ને જો તમે હાથમાં છો તો અરીબી ગાળો તમારે જોયા અરીબી જોયા છો ને કારણ તમારી દબાલ દવા લેવાની અને હરિબેન ટપાલ હરિભાઈ હું આત્મા તમે આત્મા છોન પવન પવન ને જોયો તું જોયો કોઈ એમ કે મેં પવન ને જોયો તું એમ કોઈ એવું કહે કે મે પવન ને જોયો તું એમ કહું કે મેં આત્મા ને જોયો અનુભવી હા પણ પવન તો અનુભવ થાય છે આપડે જોઈ શકીએ કે શરીર માં આત્મા ન હોય તો શરીર હરી ચાલી શકતું નથી એને લઈ જાય કોઈ એક શક્તિ તો છે જરૂર આપણ ના એ બે ભેગા થાય ત્યારે જીવાત માં બને એ બે ભેગા થાય ત્યારે જીવાત માં બને કોણ ભેગા થાય જીવ એટલે શરીર જીવ અને શરીર જીવ એટલે શરીર અને હાથમાં પછાત ખાધો ખાધો કે કોણ ખાધો બોલે હાથમાં જાતે મારું મારું છે એજ છોડવાની જરૂર છે ને તમારું નહીં જુદી ને રાત બધા છૂટેલું છે આ કોણ તમારી વાતો કરે છે શું છે ભગવાન વિચલ નથી શું છે આ તો વિચલ વાગે છે આપડે બધું આવું ભગવાન બધા મારો આત્મા આત્માનો અવાજ આવે કે છે તમે પોટભ નહીં આ પોટપોલિયું શું હાથ ધારો છે આ પોટભ્યુ અમને હાથલું છે આત્માનો રાજ આત્માનો રાજ હા હોય જ નથી આપણે હું જ્ઞાતા છું ને તમે અરે ભાઈ બોલું શી શકું પડે મેળ શી પડે આ લોકો ને જો અક્રમ વિજ્ઞાન ત્યાં બુદ્ધિને બુદ્ધિ બહુ જતા ગયા મારે હાથ ધોઈ ને હાથ ને મોર મોડું પકાવીયા આનંદ છે નઈ આ બધા ખરો આનંદ માં બે કલાક આનંદ માં જાય આવ પછી તમને તે આત્મા દેતા થશે કોઈ માહ હોય એ પુરાવો આત્મા થાય તો આ નહી અને આ થાય તો હજી આત્મા નહી એની નિશાની એટલે કોઈ બાળકો કે હું હું ભ્રમ થઈ ગયો છું કે આપડે કહીએ કે બાપજી તમારી વાત કહેલી મને તો ખોટી લાગે છે એટલું જ કહે ને ભર્યા કરું કરો એક બૈરી ઓછી થાય ગઈ નકા અરે ભાઈ પછી ગપ્પુ એક ક્યાં કેવું કોણી લગાયા અલ્લા કઈ કોણી આગે ચાલે તો પેલે પેલા પેલા ચાલે જ કરી એવા અલ્લાહ ની કુળીઓ તારે કે મનમાંડીને હું અધ્યાત્મ સમજ હું અધ્યાત્મ નું બધું પોફડું હતું જગત જોયું નથી અધ્યાત્મ નો અર્થ જ આત્મસન્મુખતા આત્મસન્મુખ નો અર્થ શું જગત ની વિમુખતા શું અધ્યાત્મ નો અર્થ સમજ્યા છે અધ્યાત્મ અધ્યાત્મ પહોંચડું બધું સમજ્યું નથી જગત ના મળી ભગવાન ઉપર ટીકા કરું છું તને કઈ મને ભણાવે તું શું ટીકા કરું છું આ ખુલ્લા ભણાવે પામે પામે તર ટીકા કરવી એટલે શું પોતાના વિચાર તરફ લઈ જાય ટીકા કરવી એટલે એમ કઈ આપડે વાત કરી ટીકા કરવી એટલે એ ફરી કોઈ આ ગીતા ઉપર લોકો લખાય ને ફરવાની ટીકા ફરવાની ટીટા ફરવાની ગીતા એ ઉપર ટીકા કરી છે મેં શું છે એની બુદ્ધિ તોડલી જાય કોને લખવાનો અધિકાર છે જે સરસ બ્રહ્મચારી છે તો અરે જયારે આત્મદ્રષ્ટિ થયેલી છે તેને ટીકા લખવાનો અધિકાર શું ને ભલે આત્મ જ્ઞાન ના થયું પણ આત્મદ્રષ્ટિ થઈ તમે જે પહોચો એ સમજવા જોવી ટીકા કરવી એટલે પોતાના વિચારો તરફ કે છું એમાં એની પાસે વિચારો હોવા જોઈએ પોતાના અભિપ્રાય જવા હવે એના અભિપ્રાય નથી મસરુવાલા લીધા ફળવા લીખા પણ મસરુવાલા અભિપ્રાય માફ કર્યું છે મેં બધા મને બરખદ લાગ્યો શું બુદ્ધિના કડાકા થયા બધું ગીતા ઉપર લખના નીકળ્યા જો કૃષ્ણ ભગવાન સાચું કહ્યું છે કે આ ગીતાનો ફૂલ અધર્મથી એકાદ માણસ પામશે કેવા આધાર માંથી એકાદ સૂક્ષ્મ અર્થ પામશે એવા હજાર માંથી એકાદ સૂક્ષ્મ એવા હજારો માંથી હું શું કહેવા માંગુ છું બે વ્યક્તિ અત્યારે સમજી કે આટલું કહેવા માગે છે તેમાં આ લોકો એની પર ગીતા અરે લખવા લખી છે ગીતા એટલે લખું છું ના લખું છે તમને કેમ લાગે છે હું તો જ્ઞાની જ જોઈએ મારા અભિપ્રાય તરફ દોર છું તું તે તમને શું આપું છું કે તમને જો ઠીક લાગે એટલું જ સ્વીકારજો મારું સ્વીકારજો નહીં ત્યારે નહીં કઉ માની ના લે છો તમારો આત્મા કબૂલ કરે તો હા હું જેટલા શબ્દો બોલું છું આત્મા કબૂલ કરે મનનું કબૂલ કરે મારી આદિમાં આત્મા કબૂલ કરે બહાર જાવ તો મન મન કબૂલ કરે આત્મા આધાર ને આત્મા આધાર જ ના થાય બોલે જ નહીં આત્મા તમો વડિયા વાત કરે આદે તાઇ તમોડિયો ના દેખાય ત્યાં સુધી રાધેભાઈ ચેલો વાતો બધી તારે મહેનત નકમી જાય વખત નકમ જાય આપડી વાત મળતી આવી એટલે આપડે તો અથવાથી પડી એટલે હું મલતી એ ગોડો ને આપડે ભેગા થયા તે મળતી વાત આવી ને એના બે ગોળા આપડી વાત થી ઊંચી વાત હોય તારે જ આપણે મળતી નથી ભેગા થયા અરે બી સમજી પડશે આ ભગવાન નગર ની વાત છે વિજ્ઞાન છે આ તો ગપુ છે તમને કહ્યું પ્રસાદ તા પાડુપતિ પડતું બી લઉં પ્રસાદ નહીં રૂકે છે આ તો રહે છે નહી ચોમા નાખો નાખો ને પૂરતો રિપેર થાય છે આ પ્રસાદ દેવાથી ઉપર રિપેર થાય એટલે બધા કદાચ અહીં મારો પ્રશ્ન છે અને સ્પ્રે અંદર નો આનંદ વધતો જાય શું થાય અંદર ઉપાધિ વધતી જાય અને બહાર નો આનંદ વધતો જાય આ બે જે ઠીક લાગે તે કરવું આપડે અમે એમના કઈ સ્પ્રે પકડો સ્પ્રે પકડો એવું છે ને આપડે કઈ ગધેડા ના પકડીશ પકડે ના કહેવાય કે આપડે જાણીએ છીએ કે ગધેડું લાત મારવાનું છે તો આપડે કઈ તો શકાય ને કે પૂછવું પકડીશ નઈ હા હા કહી દીધું ને લાત મારશે એવું કહી દીધું ને કે આમાં આ છે શું અને આમાં લાત મારવાનું બધું કહી દીધું બધી આટલું જ વર્ણન દીધું કઈ દીધું ભાઈ એક જ રાખી પછી પછી જ્ઞાન છોડાવે લાત ખાધેલું જો આમ સીધી રીતે ના મળે તો લાતે ખાધેલું જ્ઞાન અનુભવી જ્ઞાન કેવાય એટલે કે મનુષ્ય પોતે પોતાના ઉત્થાન કે અધોગતિ ના પંથ ને જાણતો હોય છે તો પછી આ મનુષ્ય પોતે અધોગતિ પંથ કેમ સ્વીકારતો હોય છે મોટા ભાગના લોકો એવું છે ઇન્દ્રિયો એ પક્ષ ની હોય છે ત્રેય પક્ષ ની હોય છે કેવી હોય છે ત્રેય પક્ષ ની ઇન્દ્રિયો નથી પોતાને તબિયત ને ના અનુસર આવે તે વસ્તુ એ પણ ખાય છે આ ઇન્દ્રિયો એ છે અને પેલા ના પક્ષ કોઈ નહિ ક્ષ માં કોઈ નઈ મુજબ હશે પણ શ્રેય ની પસંદગી કોક જ રાજય બાકી આમ પ્રે ની પસંદગી વાળા વાત તમારી કેરી ખરી છે કેવી તમે આપણે શ્રેય પસંદ કરજો હા પ્રેય આ પ્રેય કેટલું પસંદ કરવા જેવું છે માથે પડેલું પસંદ કરવું શું માથે પડ્યું હોય એટલું પસંદ કરવું આપણે ના કહીએ તો તરત ચોટી પડે તો શું કહીએ નાખી દેવાઈ ગઈ લોક કહે છે અરે આવા બારી કાઢી પાસે આવે માથે પડ્યું પસંદ કરી લેવાનું ચલાવી લેવાનું કયા કારણ સૌરાષ્ટ્ર ના છે નાગનેશ સૌરાષ્ટ્ર શું લઈ જશે પછી પાછું નહીં ભરાય છે હા ગયા પછી અને આ સે શું કરે તારું જરા થોડું દુઃખ કરું તો એમ કતુ કુ વધતું આનંદ સુખ તરફ લઈ જાય છે શું થાય માનવ દેહ ની અંદર જ મનુષ્ય શ્રેય અને પ્રે પ્રાપ્ત કરી શકે એ સિવાય બીજા કોઈ દેહ અંદર પ્રાપ્ત કરી શકશે કરો કે માનવ દેહ માં પ્રે બંને પ્રાપ્ત કરી શકે કે બીજા કોઈ દેહ પણ પ્રાપ્ત કરી શકે બીજા કોઈ બીજા કોઈ દેહ માં પણ પ્રાપ્ત કરી શકાય કે ખાલી માનવ દેહ જ પ્રાપ્ત કરાય માનવ દેહ એટલો પ્રાપ્ત કરી શકે શ્રેય બાકી બીજા બધા પ્રે શ્રેય પ્રાપ્ત જ હોય માનવ દેહ એટલો શ્રેય નો અવતાર મળ્યો છે સાંભળી દે શું કરું છું અત્યારે અમારો વધુ પ્રેત હા હતો અને હજુ આજે તારીખે પણ ના ના કોઈ જ્ઞાની દેખી રાજી નહી છે ને દીબી દેખી જ્ઞાન આગળ વધારવાનું છે એનું યા તો નહી તો પ્રેમ માં પડી જાય પડે પ્રશ્ન સારો સારો છે બઉ સરસ પ્રશ્ન છે તમારો પ્રશ્ન એકવીસ એક જ તારી પેલો કર્યો તે બીજો કઈ આવો આવો પ્રશ્ન કર્યો ને માત્ર આપનો ફોટો થયો છે આપનો ફોટો જોયેલો છે અલૌકિક વસ્તુ છે આ તો નાની પુરુષ છે નાની પુરુષ કોણ છે પુરુષ સાઈઠસો ને છપ્પન ડિગ્રી અને દાદા ભગવાન ત્રણસો ને સાહીઠ ડિગ્રી છે તે મહી પ્રગટ થઈ ગયેલા ચંદર ને અત્યારે માણસે આ કવિયુગમાં વેદાંતીનો કવિયુગ કહેવાય છે અને દૈનો નો વિષમકાળ છે એવા કાળમાં માણસ પૂર્ણ થાય પહોંચી શકે નહીં બે ચાર ડિગ્રી રહે બહુ તારે સમજવું ને એટલે માણસે પોતે ભગવાન થઈ રહ્યા નહીં નહીં જવાબદારી એક હજાર આઠ ગુણ ગણાય છે અને ભગવાન ના એકસો આઠ ગુણ ગણાય છે બોલો જ્ઞાની નું પદ કેટલું ગુણ ચાવ શું કામ છે એટલે હું શું કરું છું મારે ચાર ડિગ્રી નાપાસ થઈ રહ્યો એટલે હું આમ કરી દાદા ભગવાન નમસ્કાર નજીક નું છે સુક્ષ્મ સુન ની વચ્ચે નું હા એવી કોઈ શાસ્ત્રો ના હોય એ વિશે હરિહન ભગવાન હરિહ ભગવાન કરું કોને હરિહંત પૂછી લેજે કાલે પૂછી લેજે તને આવડે છે નમસ્કાર એટલે મંદ સ્વામી વર્તમાન થી શંકર સ્વામી ને નમસ્કાર હા ભાઈ હરિયંદ એટલે શું નમસ્કાર બધા ચડી ગયા તારીખ એકસો માકા કનુભાઈ પટેલ હતા બરોડા સવારે એટલે ધૂની થઈ ગયા আর ધૂની માંથી જ એટલે લો બને માનમાંથી ખસી જાય તો ધૂની થઈ જાય આપી દેવું માણસ ગમે એટલું હોય તો આપી દેવું માણસ એટલે માન લો નથી માન ની ભાગે ગમે અપમાન અતર્ત નહીં બરાબર દીપક ના જેવું કામ બધું આ બીતર છે ને એના જેવું કામ ભાઈ ઊંડી દીપક ન હતી અને નિર્માણિય ન હતી આ દીપક ઊંડી ન હતી અને નિર્માણિય ન હતી R provin司 1순 hits nå. ales 1-ростie. Maadi, dracishama. Vaidane is a god writer. Noam avidule is a god virgin. MaamINE is a god rival. As Orajali Ι bakade. Pa nacio Chukhu. Chukhu, そma chukhu aeh. illoosti沒有 enạ to my life. Lo transgender, therix me as. પ્રોમિસ કરાવી લેજો નહીં મારે પ્રોમિસ કરે છે નહીં પ્રોમિસ બધું કરે મારે કોઈ બી હોય તો પ્રોમિસ થાય ને તમને કોઈ તમને એ બાકી રહ્યું છે જયારે મૂળ માં કામ થઈ જાય મૂળ એટલે શું બીજા લોકો ના સાહેબ બાર લોકો મૂળ માં તો હા બરોબર છે મેં ના ખાવાનું વધુ નથી તેનો હતો ખાવાનું પેલું મન સચેત થઈ જાય જેનો હતો મને કે સારો હતો કે છે એટલે ફરી પાછું ફરી આશા કરેવન રસડાઈ ગયા છે છ કલાક 8 કલાક નથી પડ પીતા ખૂબ આપડે કઈ ક્યાં જવા વળે જરૂર છે અને મને આપણે પેલું અને તેનો ભાગ લાગે છે હું તો પૂછે જાય છે બળદાડેદા એટલે ગાડી આવી અને લાગે નહી ચાર ચાર બધી ગાડી ગયો તમે શું કહું બોલો એવું ના હોવું છે આપડે બીજે ના ફાર બોલતા એને ખરાબ ના લાગે એટલા માટે તો આવું બોલ તમે જાવશો ને આવું પડશો તો હું જોઉં છું તમે જાવ છો એના કરિટ પકડાય ખુલાસો ના માકે પછી માગે ખુલાસો તમે શું દેખાડો મજાક વાળા છે ને જ્ઞાન અને પ્રકાશ અને પ્રકાશક પ્રકાશક છે તે વસ્તુ જુદી વસ્તુ છે નાયક નહી પ્રકાશક કેવાતો નથી નાયક નક નાયક